શું પરીક્ષા આપવાની તમારા તાબા હોય તમારા તાબામાં મનો વધ મને મર્યાદા આપ મને બહુ મર્યાદિત લાગી માર્ગે એ મને કઈ બરોબર નથી લાગતું હવે કરી મૂક્યું કોઈ વસ્તુ તમે જે છે અધિકાર નથી ગુસ્સો કર્યો કે ઇફેક્ટ કોષ નથી થતો હમ આનંદ થી કોષ નથી થતો આનંદ આપણને જે આનંદ થાયભાવિક નથી ક્રોધ સ્વાભાવિક નથી ગુસ્સો ક્રોધ લોભ એ સ્વાભાવિક નથી એ તો વધારે સ્વાભાવિક દેખાય આપણને જે ક્રોધ ગુસ્સો જે થાય છે લોભ સ્વાભાવિક નથી આનંદ શક્તિ એ સ્વભાવ છે ચિંતા ખાઈએ છીએ બધું બધું ખાઈએ છીએ પણ આ ઇફેક્ટ છે ઇફને ક્યાંય તમારે પણ અપેક્ષા એ જગત ની અપેક્ષા મારી અપેક્ષા જગત બી અપેક્ષા રાઈટ શું કહ્યું મારી અપેક્ષા ડૉક્ટરો કે જીવાળવાના મારા હાથમાં નથી કોણ હાથમાં રાડ ને પડ્યું હા તું શું કે કોઈ બાપ હોય નથી બધે પણ ક્યાં છે તમે ચહેરો તું કે ત્યાં ક્યાં માન્યા છે બાપ હોય નથી કઈ બહુ પડી ગયા ઓલી સ્કાય ઓલ ધ ટાઈમ નેવર વેરી ગોડ કેમ ગોડ ઇઝ ઇન एवरी ક્રિએચર ગોડ ઇઝ ઇન एवरी ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ગ્રીડ એનર્જી ધિસ ધાર્મા ફરા ધ ક્રિએચર કે કોઈ જીવ બાળવાનો વિચાર નથી કોઈ ને એક વંદો બના શકતો હોય કોઈ દુનિયામાં કોઈ માણસો થાય એટલું કરેલું થઈ શકે એનાથી જેટલું થઈ શકે એટલું જ કરી શકે એમ કે માણસો થાય એટલું જ કરી શકે પોતે વિચાર્યું નથી થાય એવો રસ્તો કરો તમે એવું છે ને આ બધા ધર્મ એના કોપમાં છે પોતાના સંપૂર્ણ ધર્મ નથી મનુષ્યોને જ મારવાના છે એવા ધર્મ સાથમાં બીજા જીવ અને આપણે સરળ ધર્મ કોઈને દુઃખ ના થયું હું અહીં આપણા લોકો ઇન્ડિયનો મો પૂછું છું માણસાર કરવા બકરા ખવાય ખવાય એ દુઃખ નહી થતું હોય એનું શું થાય શાકભાજી એ બધી જીવશે મે કહ્યું આવડી મોટી દૂધી હોય થાય છે તને જાતે કાપી આપું ખરો તો ઘાક આપશે પછી હોય ગલકુ હોય જાતે કાપી આપવું એટલે ઘાક ના હાર્ટ કરતું એ વસ્તુ ખવું તો વિદ્યાર્થી એ પરમારું વાત હોય શું કયું હાર્ડ કબુલ કરે એ ખાવું શું આપણે જે કાઢી શકીએ નથી રાખતો આપડે નાનપણ થી જોયે કે બકરું કપાય કે મરચી કપાય એ નાનપણથી જોયેલું જ હોય પછી એને કઈ અરેરાતી ના થાય ના થાય ભલે ખાય તો એનો મા બાપે ખાધેલું છે ઘરમાં નથી ખાધેલું નથી જરૂર નથી ના ખાવ શું હું કઉ છું જે કાપી કાપતા હિંમત હોય તો હતો છોડી દીધું તમે વિચારતી પરમાળુ પાસે મને નુકસાન નથી હું તો તમને સાચી વાત સમજાય મારે જે સાસુ જાણું છે આપને મારા થકી ઘણા થશે નથી કે મારા થાય ને એ બે દાડકા કોઈ ખુડશે બધો પેલો ખોરાક થઈ જાય ઉત્તમ તો ના ખાવું એ પણ તમે ખાતા હોય ત્યારે મને વાંધો મન તો જય જય મા જે ખાય ત્યારે હું વાંધો હોય તો કરતો નથી પણ વધી તેર વર્ષની ઉમરે મેં કહ્યું મારે માથે ભગવાન ના જોઈએ ભગવાન હોય આ દુનિયા જીવાનું રહે મારા ફાદર બધા એ ભગવાન મારા કારણ હું જોવાગવાન નથી એવું ખાલી આપડે ને સર સાયન્ટિસ્ટ છે એક વાત છે ને કોઈ તાર બોલી દાવો અમે રહેવાના જ છે એટલે એમને ખબર પડે કે દુનિયામાં છે જાણવા છું એટલે એમ જ મારી પાસે દેખાય છે બીજા દેશ સાવ એવું તો કોઈ માનતો નથી ના નવું છે કઈ એવું જાણે નહિ એવું માને સારી છે કે આ આવી રીતે જાણી શકાય તો એમાં શ્રદ્ધા રાખતી કે નહીં એને માટે પણ શંકા છે કઈક વિશેષ છે એમ તો બધા બધાને જ અંદર થાય છે કુદરતી રીતે શું નામ ભાઈ હું કુમાર ભટ્ટ ફર્સ્ટ સોંગ બોલી કોઈ પણ નામ હોય શકતું માલે હું છું છું એટલું મને ખ્યાલ છે બીજું આંગોલી રંગે રોંગી રહી કહીએ આ નથી આ નથી આઈ પીલીફ આપીએ હા ચાલો હું ગયો બધા એમને હું નીચે લઈ જાઉં ચા પાણી નાસ્તો કરાવ્યો હતો મનીષ શહેરો આગળ થાય નથી વાત કરો તો કે આ ઉંમરે તમે આટલું બધું કેમ કરી શકો છો અને આયમ ફ્રેશ જ રહેલો છે એટલું બધું ભરવા છે ને ફ્રેસ દેખાય છે દેખાય છે એ ફ્રેશનેસ દેખાય કેમ કે આ સંસાર માં લગભગ જે બધું જ થાય છે બધું ખોટું જ થાય છે એવી વ્યવસ્થા કઈ રીતે થઈ હશે સાચી અપેક્ષા એ બધું ખોટું છે એમ કઈ રીતે થયું કે સાચી અપેક્ષા એ બધું ખોટું છે એ કેવી રીતે થયું કઈ અપેક્ષા સાચી અપેક્ષા બન્યું ખોટું નથી હું કઉ છું જો મારી વાત વાપરો કઈ પુસ્તકો મેં એવું લખેલું છે બ્રહ્મ સત્ય જગત નીચા પૂછે છે પણ સત્ય છે આ વિનાશી સત્ય કેવું છે ખોટું નથી આપે કેવું કે હું બધા છે એમ કેમ બન્યું છે સાચી દ્રષ્ટિ છે મામો છે ખરેખર મામોસુ માને છે જાણે છે એ છે છોકરો મર્યાદા મા એમ કેવા લાગે છે દાદા કે આ જે આ દ્રષ્ટિ ખોટી બની બિલીફ થઈ ગઈ એ કેવી રીતે બન્યું જન્મે છે પછી દેવલે બંદર કોઈ છે નહીં ઇન્દ્રીઓ દુકાન કરે એને છે તે કડવું તો મોડું બગાડે બાબો બાબો બાબો સારું ખરેખર શું કઈ ગયા પછી કહેવાય ન પાડે એમ ગીર વ્યા જાય પછી પહેણા છે એકાદ રોંગી લે છે શાસ્ત્રકારો શું કે માયાથી આવું છે શું છે કે ભગવાન ની માયા ભગવાન આટું બોલ ને માયા છે એ થોડી છે એમના તો નઈ ભગવાન ની માયા છે આથું બોલે રડ ને માયા કર્યું એ સાંભળેલો છે પણ એ માયા અને તમે સેલ્ફ ઇગ્નોરન્સ એ બે કયો છે એમને કઈ તફાવત છે જુદું લેબલ જ આપો છો એ ખબર નથી પડતી જે માયા અને સેલ્ફ ઇગ્નોરન્સ જે કહ્યું છો બેમાં કઈ તફાવત છે કે બંને જુદા લેબલ છે તે એ બંને જુદું છે કે બેમાં તફાવત છે સમજાવવા માટે સમજવા માટે માયા તરીકે ગભરી મળ્યા લોકો ને હિન્દુસ્તાન આખું હિન્દુસ્તાન શું કે છે માણસ મરવાનું થાય ને શું કે છે યમરાજા આવે અમેરિકા કોઈ કેબરા આવે છે લેવા આવે મરી જાય ને પછી મારકે રસ્તામાં હું ત્યારે આવો કોણ જબરો ઓફિસ ક્યાં છે પણ પગાર પણ આપતી વિચારી નાખો એનું ઓફિસ ક્યાં કરે છે એનો પગાર પણ આપ્યો છે તો પગાર આપનાર ચેક કેવો છે જીવડું જ નથી આખું હિન્દુસ્તાન પરિયું જમરાના કદી રસ્તું જ નથી જમરા એટલે યામરાજ યમરાજ એટલે મારો ને નિયમરાજ હતું નિયમરાજ નિયમરાજ સમજ્યા કાયદેસર મને તે જીવે છે કાયદેસ બધું કોઈ મારના નથી નિયંત્ર નિયમ ના દેગતું થોડું થોડું કરી ના મારો પ્રેમ છે જગત નો પ્રેમ એ પ્રેમ નથી તમારો પ્રેમ એ પ્રયામ ના કરે કે પ્રેમ શું એ ખબર જ નથી કે એ શું ખબર પડે હું કહું કે મને પ્રેમ છે પણ તમે કહો તમારું ઇગ્નોરન્સ છે કે હું કેવું કે મને પ્રેમ છે પણ તમે તો કેવો કે ઇગ્નોરન્સ છે નસીબદાર ને જ પ્રેમ સાપડે એમ કે નસીબદાર હોય તેને જ પ્રેમ સાંપડે ટેવ છે રડવાની માને રડવાની ટેવ છે અમને એવી લાગણી અને પ્રેમ શું થાય વધે ઘટે વધારો પ્રેમ લાગણી એવું લાગે છે ને વધે ઘટે છે એવી વસ્તુ નો હું પ્રેમ નથી માનતો એ મુકેતો એ બરાબર છે એવી વસ્તુ હું પ્રેમ નથી માનતો આશક્તિ કેવાય પ્રેમ ની વ્યાખ્યા ક્યાં પ્રેમ એટલે વધે નહી ઘટે મને કારમ તમને ઘટે નહિ અને ફૂલ ગ્રાહ વધે નહીં પ્રેમ કહેવાય જે પ્રેમ એમ ભૂલ પ્રેમ અબવ નોર્મલ થયો કિલો નોર્મલ થયો them 90 in 98 is not very warm up and normal. The <laughs> lagani <laughs> ek prem no prakar ch. <coughs> Napali ane. To to ch lagani no thi. Matra ro. A tas ni no. Ik a thor lageno. To pa ni dau thi. Prem ko rupo pan. સાત હજાર ફોલો વર્ષ છે મારા હું તો બાળક જોયું બાળક જ ભાઈ આ વાર યાદ તે ખબર ના ભાઈ તારીખ કઈ તે ખબર ના મારું બેભાન પણ નાખે એ તફાવત ની ખબર છે મને તફાવત ની મને ખબર છે ખબર છે એટલું બહુ હા મને પોતાને કઈ એવું લાગતું નથી કે હું વિશિષ્ટ છું કેવાય કાંદા ની કહેવાય કાંદા ની કહેવાયું ઓછું કેવાયજ ઓછું ઈગો છે ખરો ઈગો બજગટ થાય ને એ લોકો જોઈ શકે કે હા અને ઈગો કોઈ લાખ કોઈ ઢોલ લાખ આ કરે અને આ લોકો અમુક પણ ઓછી શકે ને કરવા ઓી શક્યા નહીં આપણે ખરેખર ઓછી શકે છે શબ્દ ઓળખાય મારે શબ્દ ઓળખાય એટલે તમે ઓળખી શકો ને એ અને આ જરૂર નાસ પાંચ સત્યાસી સાંજે ઓગણીસો જાગૃતિ વધારે એક જગ્યા થી બીજી જવું બાયું કહ્યું બીજા કેવું દાદા ની સેવા કરવા ખાતા શૈલેષ વન વે પાંચસો માઇલ ડ્રાઈવ કરી ને બબે સત્તર દિવસે બોલાવા છે મને <laughs> <If> <clears> <coughs> રાવિન નાસી હો મત ઉદી ઉદી રામ ઉદી તો કાંઈ કરે છે તે કે બાદ હમ કુતરાં ને લઈને માર દે લેમ એ બડા બુદ્ધિ છે પણ એને લેવી દે છે ને અન્યાત આઈ ઓલ સો બર્થ તો દિખાઈ દેની ખરી વારી ગાય જાય અરે રાજીરા ભાઈ તમે અંધામાં ઘેર થયું આપડે કાપુ જાતે જ દાદા એ લોકો કેમ મળતી લેતો છે એના લોકો અહીના લોકો મસ્તીલેસ કેમ હોય છે એવું કઈ કેમ નથી હોતું ખોરાક ના ગુણો પેદા થાય છે ખોરાક ના લીધે થાય છે એક રાત જોવા ને ઇન્ડિયા પણ દાદા આપે મેલા પણ આપ્યો છે એમના માટે છે કરવાનું પાય પણ જમવાની બગડવાનું તે નથી મારું છે મારું હોય લોકો એટલું આટલું બધું આટલું જ થાય સમજર વગર દુઃખી છે લોકો મારી પાસે લીધું હોય મારી પાસે સમજ કે લાગે આ દિવાળી દરેક બંધ હોય ઓબ્ઝર્વેટરી કારણ કે એને સાસરે જોડ કર્યું બધાના અમુક જનો ને મેં વાત કરી છે મને દરેક કોમિટી સ્વીકાર કરેલો અમદાવાદ ગયા પટેલો એ સ્વીકાર કર્યો લાડી પટેલો સ્વીકાર કર્યો ને ગામડા ના જઈને જઈને સ્વીકાર કર્યો એટલે વન ઓફ ધી હેડ મેમ્બર પૈસા ની તો મારી માં દુબાંગ બહુ અને કાંદા ની મંત્રી નહીં રાડ ઉત્ત લાખ રૂપિયા બે લાખ પડ્યા ભાઈ ધંધા નો ઘણા તમે વયા ગયા છે ને મને ના ના પંચાલ 53 મત મંજન છે મિતકો પર હા વિવગ્રમ ને રાષ્ટ આપના સર હા રાધા મે આ મે આ હા એ મોનદી પર દેલ બે આશી પટેલ બે ઈ બે ગમની હ ઓકેલી બે બે બે ને મારે બેસી બેહી કે તો માલિક ખબર નઈ પે તમારે જે દાદા રે ને ગરી તમારે અમારી પર્સના દાદા જૂના માણસો એમ કે તમને યાદ કરે અને એવા જૂના જમાના બધા દખા પડે ને કોઈ ને થાય તમને ખબર પડે બધા જે જૂના મળે છે તે બધા અમને કે અમે આ રીતે ઓળખ કે અમારા કોઈની જો કોઈ બાજુ હોય તો ઉકેલી આપે દાદા ભૂલી જાય અને હું પેલા દુકાન રોડ પર બધ ચાલે ગયા ચાલે ગયા કોઈ કરનાર મને મોટો કઈ નહી કોમન સેન્સ કોને હું કઉ છું કરીએ અમારે શું કોન્વસ પુસ્તક એ તેમજ બધી જાત નો ખટા બટાવેલા પંદર જઈને વિ